દીકરો સારો છે આ દોડી ગયા દોડી સ્વરાજ માં ભયંકર આપના માં સ્થળે શું કે વસ્તુઓ હોય તો પ્રગતિ થઈ ભાઈ પહેલા છોકરા થાય પ્રગતિ હા તો કઈ રાત કેવાય રાત થઈ ગયું સ્વરાજ કેવું બીજા દેશો કેવા ડ્રાઈવિંગ કરતા ના ફાવે રોડ ડ્રાઈવરે ડ્રાઈવિંગ કરતા ના ફાવે અથડા જે અથડા જોવા જોઈએ ને તે રૂપિયા ચૂડી જાય રૂપિયા ના બે જાય આવું આ દેશ માં તો આવું થોડા તાવ થઈ ગયો લાગી દાદા ભગવાન છે એમના ભાઈ અમદાવાદ ગાંધીનગર કોલેજ માં છે ને જ્ઞાન શું લખ્યું છે રજિવસ નું બઉ ભારે લખ્યુંત વાળો જય હિંમત વાળો કે તારે જે લખું આમ ક્યાં હોય ફક્ત હું મારા કંટ્રોલ માં છું નઈ એટલું જ મારે જોવાનું ભાઈ તારે જે લખો એટલે ભારત માંથી ઓળખતું ઓળખે છે પણ આ શેર સુધી ભગવાન ના દ્વાર સુધી બધી હકીકત વાસ્તવિક ઉઘાડી પડે છે જેટલી પાડી એ પાડી શંકર વખત પડે એવું હતું ખલાઈ કરે ને શું આપડે ચા પાણી નાસ્તા રાજા પડી ગયા આપડે પથ્થર સારો પડી ગયો દાદાભાઈ તમેજન દેખાતા સાબુું ભંદે જગ્યા કિવા આ દેખા એ દેખાય આ દેખાય તો અહીં આયા છે ટાઈમ ગુબાર છે ચંદ્રલ વેટેલ ફારો કે ઓકેદાન કરો આ જગ્યા ગણ કે શું દેખાય જો કિલો પર સહી દીધો હવે હું કાઢ કે નહી ચંદ્રલ સાદો દેખાય હિન્દી કે આઈ બોલાતા જ નહી લાગતો ભગવાન આવી ગયો ગાય બે બે વખત દીધી બધાય બપે વખત દીધી આઈ લાગે ને ડાય આઈ ઘસ લાગે ઓબી વાં દીધી દે દોન દાડ કાઈ તો દાંત તો મોખલું હે બેન વાઈ ભઈ માખ ભરીયા દીધી ને બીજી કઈ રહી તો ને વિશ્વાસ મળે છે નઈ પણ આજે તો ધો જઈ જાય છે આપવાની ડિઝાઇન જોઈ લો કે આપે સારો પ્યાલો આપડો તો શું થાય રાખવાનું તને બહુ શું કરેવા બાબત નામ ના કાઢવાનું કઈ નામ કાઢવાનું એક બહુ વચ્ચે તારે વગર ના આવે નહી બાત કરીને બોલો ના પાડ્યો દુઃખ ઉત્પન્ન થાય પણ થાય અને વિચાર શબ્દ બોલવાથી આવી હતી ના કારણ કે ખબર પી આ તો મેં કંટાળી ગયા ના જાય bari ke na na abhi bari nahi jo yahan di navro padu itle kari mandari par badha de maari hai log le hero tip bolu tu ga re duniya mein na kare ulag sare is ma jara na ki gaye par so hai ki te puri duniya mein ata te kadre અમારા કાકાને જણાવું કે આ ડ્રાઇવર બહુ દરબાર છે રે આઈ નથી જોકે ને સોટન ને કાઈ ડ્રાઇવર ડ્રેમઈ હોય ને સંપૂર્ણ ખાઈ રહેતા પરમાત્મા ઓળખી વસ્તુ નથી આ જગત જે માને છે એવું પરમાત્મા છે નહીં માને છે એવું પરમાત્મા નથી જગત હવારે છે આપડે જ્યાં સુધી જાણતા ના હોય ત્યાં સુધી ખબર ના પડે ને પણ એક બઉ સુંદર સ્મરણ એકાગ લોકો કેમ થાય નહી આત્મા અલપરીય છે અવર્ણનીય છે એ શબ્દ રૂપિયા કેમ હોય સકેજાય ને એ સ્થુર વસ્તુ નથી આત્મા અને શબ્દ છે પરમાત્માય છે એનું વર્ણન કોઈ જગ્યાએ હોય શકે નહીં વર્ણન જોયેલા છે અનુભવેલા છે એની સાથે કહી શકે જેટલું જોઈએ એટલું બધું વર્ણન કરી શકે અને નવું શાસ્ત્ર લખવા માટે તૈયારી રાખી શકે જેટલું બોલે બધું શાસ્ત્ર નવું લખી લેતો બાકીવા કે દે પઝલ ઇસસ્ટાલ્ પઝલ થઈ ગયું છે ગોડ હેઝ નોટ પઝલed This whole deck ઓલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સીસ લાઈવલ છે આટiga એલા પરમાત્માનો સ્વરૂપ સમજો સોશિયલી નસી લોકો એ માનેલું છે પરમાત્માનું સ્વરૂપ બડ ઇ ક્રિએટર કે બધું દુનિયાને ફોર રિલેટિવલી ભાઈ બાય રિલેટિવલી ભાઈ મતલબ કે રિલેટિવલી ઇટ ઇસ करेक्ट ભાઈ રિલેટિવલી ભાઈ હે ને આમ આ સમજવામાં આને માટે ગોડ ઇ ક્રિએટર અને જે વિચારકો છે એને માટે ગોળી ક્રિય તો વિરોધ અભાસ થાય તો ક્રિએટર હોય તો મોક્ષ નહી છે અને જગત અનાધ્ય કેવું છે ધીરે જગત અનાધ્યમ છે એટલે હવે લાસ્ટિંગ છે જરૂર છે ના? ની કારણ કે આ લોકો તો સમજે છે એટલે બેઠેલા છે ભગવાન પરમાત્મા સ્વરૂપે બેઠેલા છે આજુ ત્યાં ટિકટ ચાલી રહી છે કરતા બધી હાજરી થી જેમ ક્રિયાના હાજરી થી એ કઈ કામ કરતા નથી પણ હાજરી થી આ લોકો કામ કરે છે હાજરી થી ચિંતા થાય દવા સુધી છો કારણ દવા આવે ચિંતા કોઈ દવા ના હોય ને શારીરિક ચિંતા મનસિક મનમાં ભય હોય ભાઈ કોઈ ભય હોય તમને કોઈ ભાઈ તમે કેવી રીતે મનમાં ભય હોય એ કેવી રીતે દૂર કરી શકાય તમે આવો દૂર કરી અનંત કામ થી ફર ફર કર્યા ભટક્યા પણ નિવેડો આવતો નથી માટે કઈ માર્ગ જુદો હોવો જોઈએ નથી બધા બોલ્યા પછી જગ્યા આત્મા તત્વો નહીં લગી સાધના સર્વ જુદી બધા આત્મા સુરેશ ભી છો એ વાત સાચી છે તમારે તમને માય ને સુરેશભાઈ તમે કે હું તમે This body body is named. Who are you then? to hai. ni. kore Ye ye khabar વાત નથી આ સંત પેની જોડે કાઢે છે કે ઉપાય સંતો સુધારી શકે હા તો સાધન કેમ સુધરતું નથી સુધરેલો હોય તો સુધારી શકે આપે તકે હોય શું સુધારી શકે તો રોગ ગાલે શું થાય રોગ ગાલે સંના રોગ હોય તો પેલા બિચાર એટલે રોગી થઈ ગયું છે રોગીજ થઈ ગયું છે કરોડ માં સંતો લાવવા પડશે ને કરોડ માં સંતો લાવવા પડશે ને પાક છે પણ હવે પાક છે પણ આ તારો બાકી હાજર પાંચ માં મલ નું કેન્દ્ર થઈ ગયું છે બધા બાકી ગયા ના તારે જાનવરો કરતા તો આવે છે પણ હા મનુષ્ય બેસી જીવન જીવાયું ને દાદા કડવું હોય તો થૂકી કાઢી ને ફેંકી દઈએ ને આ તો એવું નઈ ને મીઠો તમે ચિંતા નહી થતી નહીં નહીં મને ચિંતા નથી દુનિયાના જુદા જુદા ધર્મ માં એક મારું તો જે એક હોય છે બધા ધર્મ સરખા નથી સાચા છે શું છે સરકાર નથી બધે બહાર સમજતા અહિંસા તમામ આશ્રમો નું હૃદય અને રહસ્ય છે જીવનમાં ભય નું મહત્વ કઈ રીતનું છે અહિંસા છે અહિંસા એટલે કોઈ પણ જીવને ચિંતિત માત્ર દુઃખ ના આપવું ના આપવાની ઈચ્છા કરવી ના આપવાનો સંકલ્પ કરવો એ નમા અહિંસા એટલે નીતા નીતા જોઈ જઈને આમ ચાર જીડા દબાઈ ના જાય એટલા હારો નહીં એમ તમે હિંસા નથી ભાવ એવો છે મારે કોઈ પણ જીવને ચિંતિત માત્ર દુઃખ આપતું નથી અને કોઈ પણ જીવને ચિંતિત માત્ર મારા સીધી ન હો એવા ભાવ સહિત રાખો શું કે પછી નીચે બુટ વગર ભરો નહીં તો દજાઈ ભરાયું ને એ બધું ભગવાન જોઈ જશે આગળની વાત આપીને હારવું તો આપીને આપડે દેખાય મકવા જાય છે ભય હોય તો ભય ને બીજા સુધી જાય એટલે ભય ની પણ જરૂર છે ભાઈ શિક્ષક એવું કામ કરે દાદા ભાઈ ક્રોધ કરે છે એ ક્રોધ હિંસા કરાય છે શું કરાય છે અને તેના પાપ જ બંધાય છે પણ બાપ છોકરા પર ક્રોધ કરે ત્યારે કોને બંધાય છે બાપ છોકરા પર ક્રોધ કરે તો કોને બંધાય ગુરુ શિષ્ય ઉપર ક્રોધ કરે પુણ્ય દંડથી માટે પોતાના માટે કિંમત કરતા બહાર ની કિંમત કેમ ક્યાંમાં દેખાતી નથી બહાર થાય નથી અને વસ્તુ પણ બહુ થાય છે આત્મા ને કેમ જોતો શીખતો નથી આત્મા ની ભોણ નથી અહીંયા આત્મા છે એવું બહાર જ નથી આ તો એ આત્મા આપણા દેશ માં થોડીક વાત કરે છે બહાર તો આપડે કઈ આત્મા એવું ના હોય કે ભગવાન એકદણે કુદરણ ના દિવસ ને કેમ જતા નીકળે દેખાય ની એ શ્રેય ને સમજે નઈ પ્રેય ને સમજે કે નમજે ના પ્રેય એને નાના જોગ્રેને ભવાન ના હોય બીજું શું જોવાનું મનુષ્ય જીવનમાં લક્ષ્મણ રેખા નક્કી કરી હોવા છતાં ત્યારે મનુષ્ય મનુષ્ય લક્ષ્મણ રેખા નથી ઓળંગવી એવું એને નક્કી કર્યું નથી જો નક્કી કરે નિશ્ચય કરે મારે આ જ નથી તો બની શકે પણ એને લાભ આવશે તેમ કરીશું એવું ઈચ્છા છે એટલે પ્લાનિંગ રાખ્યું નથી નથી રાખ્યું પ્લાનિંગ હોય ને તો આ જગત આપણું છે અને આપણા કલ્પેલા પ્રમાણે આપણે એવું થાય એ વખતે એટલે વિવેક મળશે વિવેક મસે ભાન એટલે વિવેક બીજું બાંધ તો હોય ને બાંધી બહાર જ નહીં ને આ દાદા એને અજ્ઞાની કેવો કે જ્ઞાની કેવો ના જ્ઞાની વાત તો ક્યાં કરવાની અજ્ઞાની ના કેવાય અજ્ઞાની તો મોટી અજ્ઞાની તો બોલી દીકરી છે અજ્ઞાની નહી અજ્ઞાની નહી જ્ઞાની નિશય નથી કર્યો ને પછી પ્રકૃતિ ના પર્વત કેવું પડે અત્યારે પ્રકૃતિ ચલાવે છે અત્યારે ઈજા બધી પ્રકૃતિ ચલાવે છે અને કોજી પોતાના હાથમાં છે આ કોજી કરતી મજબૂત જોઈએ પોતે આ જગત એટલે કલ્પના આત્માની પોતાની કલ્પના દેવું કલ્પના ને એવું મકાન વકાન બધું નકશા વખતે વ્યવસ્થા સ્ત્રી છોકરા બધા થાય બધા આ કઈ પારખી વસ્તુ નથી કોઈ ઉપરી નથી મૃત્યુ પછી જીવનું કઈ જ થતું નથી જીવ અહી બીજી હનિમત ચાલે જાય સરમેન્ટમાં બીજી હનિમત ચાલે જાય આ કોક હજારો માં એકાદ જે કાથો પડી જાય કે જયારે પ્રાપ્ત ન થાય કારણ કે આ દેહ વર દો બે વર્ષ નામલ હોય દંડ થયેલો હોય તો આવે આ દેહ ના હોય એટલે શું કરવું ભૂખ તો લાગે ભૂખ લાગે સરસ લાગે ઊંઘ લાગે એટલે કોકડા પેસી દે પછી ખાય ઘોકરા પેસી દેન ખાય અને પછી આપડે પૂછેકતું કોણ છે શું કાચી શું નહી ગયું શું થાય જુદી જુદી મારી છે બીજા ને કેમ કુણી મારે અલગી કુણી આગળ જાણે વાત અલગી ખૂણી હું અલગ મારતો હશે દાદા કેવી રીતે ના દેખાય નથી એટલે એવું લાગે પણ બુદ્ધિ ગમ્ય છે સમજાય એવું નથી કરીએ હાઇડ્રોજન ને ઓક્સિજન તો હોય ગમ્ય નથી એટલે લોકોને સમજાય નહિ એ બુદ્ધિ ગમ્ય તો છે જ શું કર્યું કારણ બુદ્ધિ ઉપાય છે નહી લોકોની પાસે એ તો બુદ્ધિ ગમ્ય છે અને સમજી શકાય શ્રદ્ધા અને વિશ્વાસ જબર તફાવતની અગત્ય વધારે શ્રદ્ધા હંમેશા શ્રદ્ધા પડી જાય શ્રદ્ધા કોઈ નથી હોય ઉઠી જાય શ્રદ્ધા પણ વિશ્વાસ તો વિશ્વાસઘાત થાય મારે વિશ્વાસ નહીં વિશ્વાસ કિંમત નથી શ્રદ્ધાની કિંમત અગત્ય વધારે સત ને શું સંબંધ સંત ની પાસે સત હોય ને કોઈ પણ સંત એવા ના હોય જેની પાસે સત હોય માર્ગ પોતાના અનુભવ નો દેખાડે અને જીવતા હોય તો એ સંત માટે પોતાનું જીવન હોય એનું નામ સંત કહેવાય એવા સંત આવે એટલે આપણે પેપર માં જાહેરાત કરવી જોઈએ આપણે જોવા માં આવે તો તમારતા રહ્યા શું હોય બધું એવું છે પારકા માટે જીવન જીવે એ સંત પુરુષ કહેવાય શું અને સત્પુરુષ તો પારકા માટે જીવે તો જીવે પણ સત્પુરુષ તો ધારે કારણ સત એટલે ત્રિકાળી વસ્તુ છે અસત્ય થઈ શકે પણ સત અવિનાશી છે અને સત્પુરુષે અવિનાશી ભળવા થાય બીજ થયા કારણ તો હશે જ ને એની પાછળ નું કઈ કારણ તો હશે ને કારણ પછી વધારે વધારે ला तो लाइव कलाकते छोला छोला अडको अर्थ एवं पाड़ी એનો સંદાસ હિસાબ કહે ને તો કશું અભાઈ રહેતું નથી પછી ભગવાન નામ પર કે પાપો માટે શિક્ષા કરે છે પણ એ કરે શિક્ષા કરે આ શિક્ષા ભગવાન કરે શિક્ષા કરે દાદા ભય નું ભય નું શાસ્ત્ર કહી શકાય કે ભય નું શસ્ત્ર કહી શકાય અમેરિકા ના બધા માણસ બોલાવે છે બોલાવે દુઃખ ને ટકા મારે પણ એવું કઈ બનતું નથી કેટલી કે દુઃખ પાછું છે પણ કલ્પિત છે પણ સુધી પોતે પોતે પંચમભાઈ છે તો સુધી દુઃખતા અને પોતે શુદ્ધાર્થમાં એવું ભાન થયેલું હોય તો એ દુઃખો જવાબ હોય ત્યારે કાબુમાં હોય ત્યારે એતો કરવી ને ફરજ બજાવી ને એટલે બસ ફરજ બજાવે જોઈએ એમાં એમનો જ પ્રશ્ન આપડા ગુનો હોય તો જાય ગુણ નથી ત્યારે કોઈ નામ લે ગ્રહો ગ્રહો છે આધ્યાત્મિક જીવન ની શરૂઆત કેમ કરવી છે જ્ઞાન આપશો કેમ કે આ માળ મને ખબર નથી આધ્યાત્મિક જીવન એટલે આધ્યાત્મિક આત્માના આત્માને સન્મુખ થવાના જે સાધનો હોય એ સાધનો બધા આધ્યાત્મિક સાધન કહેવાય અને સંસાર ને સન્મુખ થવાનો એ ભૌતિક બદલાયા છે સાચું સુખ આ તો કલ્પિક સુખ છે ભૌતિક સુખ ભૌતિક સુખો છે સાચું સુખ સનાતન સુ જે સાચી જુતી અનુપછ સાચી વાત જુતી અનુપ છું હું કોણ છું પ્રધાન જે પોતે નથી તેનો આરોપ કર્યા કરે છે હું અનુપ છું અનુપ છું પોતે નામ પાડ્યું એટલે પોતા જાણવું જોઈએ નામ છે નહી કે હું છું છું ગમે ત્યાં ફરફર કરે પાછળ તારા સ્વભાવ વધે એટલે જાનવર જવું પડે એમ તો ચાલે નહીં કે જે રાજાનો છોકરો હોય કે ગરીબ છોકરો હોય પણ પાછળ તારો ભાવ ચાર વાગ વધવું પડે કોઈ માણસ ના પાછી વિચારો છે ખબર પડે ના પડે અને દોસ્તી છતા રહેવું નહી પછી આપડે એ જોડે ચાર પગ થાય પૂતડું બધા કઈ તેની મજા કરવાની અહીં રોટલી ખાતા ખાતા રાડો ખાવા દેવાનું આપને ઉકાળીને મનમાં ઘણા કરી દઈ સૂચના બોલતા વાઈરા આવતા કર્મ એટલે મેં આ કર્યું એમ બોલે એટલે કર્મ બંધ થાય મેં કર્યું એમ બોલે કોઈ પણ માણ બોલે કર્યું શું બોલો મેં આ કર્યું बराबर मैं साथ तुम्हारी एम कोनी तो, को तो कर्म बन जाए समझे समझे का अगर ता हां बराबर से बराबर से थे समझे तुमने आपने जे वस्तु बोलिए आपने जे वस्तु बोलिए ए मैं बोलिया में क्यों कर्म साठी बन जाए मैं करू एम कहयो मैं करू एम कहिए એટલે हां भाई એટલે પણ શું બોનો કર્યું તમે પછી વધો શું હતો મે <laughs> <laughs> તમે કયું નથી ને છતાં તમે લોકોને છેતરો છો ચીટી કર્મ બંધાય છે તો કોણ કરે છે દાણું ભાઈ હા કરે છે આ તો કરતા થયા શું કારણ નથી કરતા થતા હું કરું છું એટલે કર્મ બંધાય છે બિલકુલ નહીં કર્મ કરતો